એ તો હું તમને સજર પાડું સમજ ને ગયા આવતા તમે જે કર્મ બાંધેલા હતા તે તમારા કર્મોના ભાવ ભાવ કર્યા કોમ્પ્યુટરમાં મોટું સમસ્તી નામનું કોમ્પ્યુટર છે જે જળ કોમ્પ્યુટર સમજ ને તેની ફીલ્ડ માં દાખલ થયા અને આ બાજુ ફળ આપે એ કોમ્પ્યુટર સમજ ને તમારે કર્મોનું વ્યવસ્થિત એને સાયન્ટિફિક સરકમ અને ગુજરાતી કઉ છું વ્યવસ્થિત નામની શક્તિ અનંત ચંદ્ર તારા બધું એને વ્યવસ્થિત જ રાખે કેવું કરે છે વ્યવસ્થિત નામની શક્તિ સૂર્ય ચંદ્ર તારા વરસાદ વરસાદ બધું વ્યવસ્થિત જરૂરિયાત જ પ્રમાણે જો દુકાન પાડવા જેવું હોય લોકો ચકી ગયેલા હોય ને દુકાન પાડી ઉંદર ગયા દુકાન પાડ્યા સીધા કરે બધું વ્યવસ્થિત બધું વ્યવસ્થિત જ કર્યા કરે એટલે શક્તિ તમારું ચલાય લે છે હવે બધો ધંધો હા ફર્સ્ટ ક્લાસ ચાલશે સારો ચાલશે હવે તમે જુદા થઇ ગયા એટલે તમે જુદા થઈ ગયા મણી રીથી તદ્દન જુદા પાડોશી